ઉટ માય વિધાઉટ માય ગોડ નો વિધાઉટ વિથ એનો જ મારીટ માય ઇઝ ગોડ આઈ વિથ માય ઇતિવ મારી શું લઈ રે ત્યાં જવું ના હોય જવું ના હોય કાયમ ત્યાં પાછો કાયદો એવો છે એ કાળી મેળતા નથી લઈ શકાય નહી ત્યાં કોઈ સહી કરી પોતાને મરવા માટે ત્યાં કહે એક બાળ કેટલી ભગવાન થઈ જાય ભગવાન કહે ભગવાન લઈ જાય તો સહી કરે મારી મરજી વિના કોઈ થી પહેરું ના છોડાય લોકોને નઈ સુકા ઉપાધી કરો છો એ તો કે મારા ટાઈમ છોડ્યો શું કે છે આપડા એ તો કે મારે છોડ્યો છે ત્યારે એ તો કે મારે ગલીઓ છે બાકી તો ભગવાન સીધા હોડી રાખતા રથ નિયમ તો આડી ગયો ફરક વૈજ્ઞાનિક રીતે પદલ થયેલું વૈજ્ઞાનિક રીતે કરવું મારી મતકો ની ફોલ થાય નઈ ટોલ તો એક્ઝેક્ટ જોઈએ આખું વર્લ્ડ આ પઝલ માં ડિસોલ્વ થઈ ગયું છે શું થયેલું છે આ પઝલ સોલ્વ થાય અને પગલ ના સોલ્વ કર્યું એવા બધા સાધુ અહિયાં આચાર્યો બધી આ પદલ પર થઈ ગયું બરોબર ને બધા આચાર્યવાદ હોય ને આપ કોઈ શક્તિ નથી અને એ કોઈ કશી વાત નથી ના કરે કોઈને લઈ લે આપે ને આપે છે શું કહું હુકમનામા થયેલું છે તેના આધારે આપે છે આપડું હુકમનામા એની પર થયેલું છે તો પાછું આપે છે આપણને આપડે કયું આ આ મારી વાત સમજે ગુનો છો દીધા પગલ આ પગલ માં બધું આખું જગત દીઘાડ થઈ ગયેલું છે આ જે ભગવાન ક્રિયેટે ગયા છે ને એ બધા છે બધા માણસ ભગવાન કેવાય ભગવાન બનાવ્યું અને સંતો કે ભગવાન બનાવતો સંતો તમે ફેર છોડ્યો ના મર્યું હોય એ સાચી વાત પરમાનંદી જે માત્ર ને પ્રકાશ આપી રહ્યો બીજી કોઈ કામ કરતો નથી નિરંતર જીવ માત્ર પ્રકાશ જોડે હાથે રહીને સાથે દર્શન હવું આપે દર્શન થાય છે ને આત્મા દેખાય દેખાય જોઈ શકાય છે ભગવાન તો કરી વાત હતી સબ ગતે થાય ઠીક છે ખાલી ઘટ ના કોઈ બલિયારી નથી ખાલી નહી પણ બલિયારી કોની ત્યાં ઉત્તકી જો ગટ પ્રગટ હોય પ્રગટ થઈ ગયા હોય શું કર્યું નાશ પ્રગટ થઈ ગયેલો હોય એ ઘટ ની તો બલિયારી એની વાત સા સમજી ગયો ખરું સમજી ગયો બધું સવારું લેશે તમ કાતો આમ કર્યા ને ભગવાન કરવા મારે નહીં કરવાનું અને મારે ભગવાન તો કરવા નહી કરે બે આ છો બાપજી <laughs> <laughs> એમને લૂટવા હોય એમને લૂટે પૈસા મંદિર માં જોવે ખરે જ માત્ર લક્ષ્મી લેતા નથી સ્ત્રીઓ ગોગલતા નથી અને માલ એકલા આપડે ધન્યવાદ છે શું છે બાળ મંદિર માસ્તરો જોયે એમ ચાલી ઉ ભાઈ થશે એટલે ત્રણ થઈ ગયો શું થઈ ગયો પૂતા હોય ગયા છોડ નું ભૂત છે ત્રણ મોટેલ છે ત્રણ મોટેલ છે વસન નો વધુ નથી હા ના જે વસંત છે ને એ સર વાત દાદા ભગવાન ચૂકે નહીં તો અમેરિકા ચૂકતા નિરંતર ચૂકે નહી તમારા બેઠા છે મારા બેઠા છે એ દાદા ભગવાન શું દાદા ભગવાન થઈ ગયો લોકો દાદા હોય ને કડક એ કહી દે તમારું શું મારા છે હું ભગવાન જઈ ગઈ કુ ચંદ્રઉં છું પાસે ભગવ થઈ ગયો એટલે ભગવાન નહી પ્રગટ થયો જો ગટ પ્રગટ હોય શું ઘટ ને ભગવાન બનાવે આ લોકો તો ઘટના ભગવાન થઈ બેઠા છે એ ભૂખ લાગી ગયે છે મને ત્યારબાદ ભગવાન ખોગું કેવું હોય પાછું ભગવાન નું મંદિર બુધિ ખરાબ થઇ ગયેલી હોય ક્યાં ભગવાન પ્રગટ થાય એમને ભગવાન પ્રગટ થાય ભગવાન સાહેબ મંદિર જુએ છે કેવું મંદિર છે આરપણ નું છે કે છે કાળા પથરા નું છે ભગવાન પ્રગટ થાય